લુકની લખેલી સુવાર્તા એનો પંદરમો અધ્યાય લુકની લખેલી સુવાર્તા અધ્યાય પંદરમો હવે તેનું સાંભળવા માટે સગળા દાણીઓ તથા પાપીઓ તેની પાસે આવતા હતા ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને તેઓની સાથે ખાય છે તેણે તેઓને આપ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને સહગેટા હોય અને તેઓ માનું એક ખોવાયું હોય તો પેલા નવ્વાણુંને રાનમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહીં જાય અને તે તેને મળે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંટ પર ચડાવે છે તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે હું તમને કહું છું કે એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતા એક પાપી પછતાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે દસ અધેલી હોય અને તેઓ એક અધેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહી વાળે અને મળે ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહીં કરે તે તેને મળે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી તે મને મળી છે હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવ કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે વળી તેણે કહ્યું કે એક માણસને બે દીકરા હતા તેઓ માના નાનાએ કહ્યું કે પિતા મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી થોડા દિવસ પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો તેને તંગી પડવા લાગી તે જઈને દેશના વતની એકને ત્યાં રહ્યો તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું કોએ તેને કશું આપતું નહીં તે સાવચે થયો ત્યારે તેણે કહ્યું કે મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું હું અહીંથી ઉઠીને મારા પિતાની પાસે જઈશ અને તેને કહ્યું કે પિતા મેં આખા સામે તથા તારી આગળ પાપ કર્યું છે હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી તારા મજૂરોમાંના એક જેવો મને ગણ પછી તે ઉઠીને પોતાના પિતાની પાસે ગયો ते हजी घो दूर एट्ला पिताए जो दया दौड़ी ते भेटियों चूमियों कर दीकरा कहू कि पिता मैं आका तथा तारी आगे पाप कर हम हूं तारो दीकरो कहवाग पिताए पोता नौकर ने कहू कि सारा में सारो जामो जल्दी काढ़ी पेहराव तेने, तेने, पे तेने हाथ वीटी पेहराव पग में जोड़ा पहराव અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ કેમકે આ મારો દીકરો મરેલો હતો તે પાછો જીવતો થયો છે તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે પછી તેઓ આનંદ કરવા લાગ્યા હવે તેનો મોટો દીકરો ખેતરમાં હતો તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે આ શું છે ત્યારે તેણે તેને કહ્યું કે તારો ભાઈ પાછો આવ્યો છે તેથી તારા પિતાએ પડેલા વાછળને કપાવ્યો છે કેમ કે તે તેને સહી પાછો આવી મળ્યો છે પણ તે ગુસ્સે થયો અને અંદર જવાને રાજી નહોતો ત્યારે તેના પિતાએ બહાર આવીને તેને આજી કરી પણ તેના પિતાને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારી આગના મેં કદી ઉથાપી નથી તો આ પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લારું સરખું પણ કદી આપ્યું નથી પણ આ તારો દીકરો કસબણની સાથે તારી મિલકત ખાઈ ગયો તે પાછો આવ્યો ત્યારે તેને સારું પાળેલ વાછળ કપાવ્યો છે તેણે તેને કહ્યું કે દીકરા તું નિત્ય મારી સાથે છે અને મારું સગડું તારું જ છે તેને ખુશી થવું ત્યાં હરખાવું ઉચિત હતું કેમ કે આ તારો ભાઈ મરેલો હતો અને તે પાછો જીવતો થયો છે અને ખોવાયેલો હતો અને તે પાછો મળ્યો છે